વ્યવસ્થિત બોલા કોઈ નઈ શોધો तब ना कोई दिखा नहीं? नहीं कोई नहीं नहीं, कोई नहीं जी जखा कोई नहीं। जी कोई नहीं। नहीं। तो क्या ये कोई कोई कोई अभी क्या है? तो निमित्ता नुकसान લાગણી રાખીએ કઈ કઈ કરીએ તપ તપ કરીએ તો થાય ધરમ રાખીએ ધરમ પ્રત્યે લાગણી રાખીએ જપ તપ કરીએ તો કઈક થાય એતો ફળ ભરે બગલા મળે ગાડીઓ મળે જો એનાથી કોને બંધાય અને મોટરો મળે ગાડીઓ મળે કુન પાપ બંધાય નહીં કર્મ બંધાય નઈ ત્યારે મુક્તિ થાય કર્મ બંધાય નહી ત્યારે મુક્તિ થાય થાય ત્યારે બાપ તમે કહો ત્યારે તમે કાલ થી બનગે છો કઈ દેજે કહો આ લાભ ઉઠાયા પછી દર્શન કરવાનું ચૂકતા નહીં રાત્રે વડે જતા રહેવાના કાલે આ દર્શન કરે ના જરૂર પડે આપડે કપાસ જાય કપાસ કયો મહેનત પાણી મારજો પેલા મંદ ક્યાં છે આ બધું થયા પછી કાળા કઈ બોલ પછી કાયમ સમાધી રે મુક્તિ થાય આમ ક્યાં સુધી ભટક ભટક કર્યા કરશો કે કયા અવસ્થામાં ભટક્યા નથી કઈ આવતારમાં ઘટ્યા નથી બધા માં ભટક્યા જ છે આગળ મોક્ષ માં જવાની ફળ મળે નહી આગળ મોક્ષ માં જવાની કઈ ફળ મળે એની મોક્ષ માં થયે ચિંતા એ તો બઉ સારી કઈ ફળ મળે લાબુભાઈ એમને બાકી અત્યારે ચાલે છે બઉ મોટી પૂરી પુનઃ લાભ થયા પછી કોઈ રાહ આપ્યો લાભ નથી ભાઈ એ એ કે કેમ નથી કંટાળે નઈ કંટાળ્યા કંટાળે આદે છે કે નથી તેની મૂર્તિ છે આ જે આદે છે તેની આ મૂર્તિ છે માગીર તો ગયા ઈદન ગયો ગયા પણ આ તો છે જ તમે એ બોલતી ના તને કરવા ની કલ્યાણ થાય વર્તાન થી જ કરે તો કહેવાય વર્તાન તે સાદેના ભક્તિ માત્રી છે ખોરાક ના પડ્યો હોય બોલા લાગે આ અલૌકિક ક્લાસ કોઈ કર્મ કોઈ કારણ ના મળે હોય અહીં કઈ જ્ઞાની બુધ આવે મોટા મોટી જોવા આવે નહી હા જૈનો પાસે દિવાળ વધે ઝઘડે બધું પણ એ તો જૈનો આમ કેવાનું અંદર ભગવાન એ બધું દખલો કરે અને આ તો કાયદા ચોખ્ખું મારો થોડું હશે કદાચ પણ એટલું બધું નથી એના લીધે નથી પડે આમાં થોડું હશે કદાચ પેલા માંથી કેમ કસરત કરો ત્યાં કદાચ આટલું બધા છે કે જે કરેલું છે એ તો ભોગવવાનું છે ચાલી લાખ નઈ બેંક માંડે ચિંતા નથી આયા એને કિંતા નથી રાજી બાજી નથી ફમ પાડ્યું અનેક નામ થઈ ગયા કેટલાય ભાવ માં કેટલાય નામ થઈ ગયા ભાવ માં એ તો મારું છે મારું નથી શરીર નું ઘર છે મારું ઘર નથી શરીર નું છે મારું નથી મારું કશું છે મારું કશું નથી શરીર જ છે બધું તમારી મારી આજે પોતાની સાથે લઈ જવાનું છે તે જ છે એ સિવાય કે અને જે કરેલા છે ભોગવવાના છે જે કરેલા છે ભોગવવાના છે દેવગતિ પણ મનુષ્ય ગતિ કરતા સારી નથી દેવગતિ એ મનુષ્ય ગતિ કરતા સારી નથી દેવગતિ વાળા નહીં મનુષ્યમાં જન્મ નઈ મુક્ જવો ત્યારે મનુષ્ય સીધો ભુક્સે જઈ શકે છે ને નામ લખાવે લખાય દરેક નિમિત બને છે બસ દરેક નિયમિત બને છે નિમિત્ત લોકોને સુખ આપો તમે પણ લોકોને શું કાપતા નથી પણ લોકોને રસ્તો આપીને ત્યાં આપડે પાપ કર્યા બાપો દઈ ના આ તમને કે ન આવે તમને દેવો દૈનાપા જેમના બસ્મી પુત્ર હોગો છે બરોબર સતી જો કુત એ સતી શાંતિ છે વાત કે દીપવે સુ એ સે આ તો દે આખો બુરાતા રંગ આવી જાય દરબિયારે સડાઈ તાય તો તો ગતારે પાડી રો ની દીવે તો દેને દીવે દે આ દેતા રે કિના છે આજ ઠીક છે હવે તો એ સરકારે શીખવાડ્યું છે ને જે રાજા એવી પ્રજા જેવા રાજા એવી પ્રજા સરકારી ના થાય પગથિયું ખસે તો સાચું કરે તો કઈ ના રે સાચું કરે તો કઈ ના રે કશું રહે નઈ આપડી સાચું કરે તો હાથી ભેગા તા દાદા આખા જગત ની સાચું કરે કશી ના મળે આખા જગત ની કેમ એવી બધી માન્યતા થઈ છે જો હાથા જ રહેતા નથી તો આગળ પૈસા રહેતા દૂર લોકો એ વાત કે છે પાંચ લાખ કમાયો હોય માણસ તો એની પાસે જો ટેક્સ ભરવાનો હોય તો ચાર લાખ ને પાસિસ ટેક્સ ભરો એને કશું ના રહે સરકારી છે સરકાર ની ટેક્સર ની પદ્ધતિ સુધી હોય તો ચાર લાખ ને બેસી હાજર આ વેપાર આગળ કરી દે પણ એ સરકારી પદ્ધતિ માટે કરવું પડે તે એટલું બધું ગુનો ગણાતો નથી એટલો બધો ગુનો ગણાતો નથી પણ સર તો ખરાબ થાય આધ્યાત્મિક રહીશો શકે તો દાદા માઇન્ડ ખરાબ કરે તો અને જો ગુનો ના કરે તો એ માણસ રહીશ નકેલા શું જરૂર છે પૈસા ની કેટલા પૈસા ની જરૂરત છે એટલે બધું માર્ક મન એ બધું તકરાઈ નહીં કરાય થી પૈસા એવો નથી કે માણસ ખાવા પીવા ન રહે દરેક માણસ નું મન આવી રીતે થાય ને સહન કરી શકે છે વાત તો કરીને કે ચાલો લાખ રૂપિયા તમે આઠ હજાર રૂપિયા એના ભરોસે આવી દેખાડે ઓછું અઢી હાજર ચારે હજાર ભરવાજવા હતા ત્રીસ હાજર ભરે ખબર વાંધો કર્યું અંદર ગાઈડ કરે ને માણસ ને પછી હોય દેશ રસ્તે જવું હોય તો લાગે ને તમે બધા કઈ જવાના ખોટું કરશે સરકાર હું જાણે વાત લોકોને ખરીદવાની કોઈ પણ હોય ને હેરિસ્ટ કે પાર્ટી હોય અને પાર્ટી હોય ને ગમે કહ્યું પાપ કરે તો એનું ઉદયતો ઉદય આવ્યું છે તો પછી નવા પાપ કરતો કેમ અટકતો નથી પાપ ના લીધે મારું નવા પાપ કરતા અત્યારે એની પણ થાય જ નહીં બાકી દરે સમજે માં આવ્યું તેથી દુઃખ થાય છે આપડે નથી માર થઈ સાપ માં બેઠી ના બીયર ગીમમ ડાયરેક્ટ એટલે પરિ caroten દ્વારા પડિયે જે થાય આ આ આ મુંબઈમાં ہوا આ આ આ તેમ સરકાર પાસે એમ ગવર્નમેન્ટ બધાનું મુનાવારા કહે છે શું કરવા વધારે પિછા છે જો એનો જોવો પરિણામ કે અમને બવકઈ નહી જો કઈ માનો તો જે કદર જન કે માનતા હોય તો એક જ નહી તો માનતા નથી શકે તો ના ના નહી કરતા પિછા જોઈએ બર મને આપડા ન હોય તો આઈ ગવર્નમેન્ટ આવે પણ નહી ના હોય તો આવી ગવર્મેન્ટ આવે છે ભગવાન કશું આપતા નથી પોતે કરીશું તો જ પોતે પામો છે ભગવાન કશું પણ ક્યારે નિમિત્ત થી થશે નિમિત ક્યારે બને કે આપણા પુણ્ય ઉદય માં આવે તો નિમિત્ત બને ઉદય આવેદય આવી છે ચિંતા તો કોઈ છે ધંધા નો વધુ નથી મને કોઈ વાંધો નહીં મોક્ષ પોતાની જાતે લેવાનું છે ને કોઈ આપી શકવાનું છે મોક્ષ પોતાની જાતે લેવાનું છે ને મોક્ષ પોતાની જાતે લેવાનું છે ને મોક્ષ પોતાની જાતે જ લેવાનો છે ને કોઈ આપી શકે આપણને અનુમોદન અનુમોદન માટે છે આપડે જોયા તો ના હોય ભાવ આ કેટલા ભાવ ના હોય તો એમ બોલવું જોઈએ ભાવ હોય તો મળે એવું બનવું જોઈએ થાય તૈયાર થાય કે મારે પહેલું છે ત્યાં એક જ મારે નહીં ભણ્યું તો પછી ના કઈ ચાલુ નથી એવા સારા કામો કરે ભાવ થાય ને એમાંથી પુણ્ય તો ભાવ સાંજે ચાર વાગ્યા ઈ માદ્રુની કોર છે ઉગલે ખાય એક માદ્રુની કોર છે તો દેવનો દંડ ન દે પર પર આદતની દે આદતની દે આદતની દે એ બોલવાનો જરૂર પડે એવાનું જરૂર છે કે ને તે કોઈ દિશાથી થાય ને દેખાઈ પછ જાય મોડાભાઈ રાતે પછી મોડાભાઈ કર્મ કરેલા ભોગવવાનું પડે આપડે કરેલું હોય તો આપણે આપડે જ ભોગવવું પડે પછી સાચો રસ્તો મળે આપડે કોલેજ ગાડીને આ નંદીના તો ગાનો બદલો બોગવો પાગલ કરે બોગવો જ પડે મને બાપુ માને ત્યાં બદલા બોગવો ટીકે રાખીસ પડે લાબો કવજ પડે છે શું ભળે તેમ તો નોમાં કોન્ટ્રાક્ટ નો કોન્ટ્રાક્ટ આ બારથી આયા હું બે જણ સમય સુધારતા છું નામ તમારું મનોભાઈ મનોભાઈ મનોભાઈ તો આ લોકો બધાત્મની ભાષામાં બાદ કરી બીજા પણ એટલે એમની ભાષા બાદ કરીએ સમજ ને એમની ભાષા ભ્રાંતિ ભાષા છે ભાષા છે એ ભાંતિ ની ભાષા ને ભગવાનની શુદ્ધ ભાષા છે અને બાજુ ભ્રાંતિમાં છોકરાના ફાધર ભાઈ ના ધણી મારા મામા અને કાકા બધું ભ્રાંતિમાં અરે ભગવાનની ભાષામાં તમે શુદ્ધાત્મા આવી ગયો ભલે સમજાય તમે બાજુ કે છો મનુભાઈ કહેવાનું અલાબાએ તો એને દોર દોરતા સુધી બેવારી વાત હતી બધી હે એમની બાથામાં કેલે એટલે કોઈરા મનમાં એમ ના થાય કે આ શું થઈ ગયું તાકેને એ બડગે ઉઠતા એ બડગે તો કોઈને ઇલા સવાર મનનો અંધેરા કરવાનો બાય રીઅલ 2.2 ધેટ મટ બી રિલેટિવ 2.5 મનોબેય તો ભાઈ દીવાલે થી ફાદરે ટેલ બેર આ ટુ યુ વન્ટ ટુ દો ધિસ બદલ 1.1 રિલેટિવ 1.1 રીઅલ 1.1 હું મા આપવા માંગુ કે આપી દેલી એક રિલેટિવ અને રિયલ ને હવે ગાયને બારની ભાષામાં શું કે છે મનુષ્ય પોતાને ગાય ને કરાવવા દે થાય થાય મનુષ્ય થાય પણ સુધાર્થ માં રિયલ એ સુધાર્થમાં અને રિલેટિવ વેઇગ નાગરિક કાંઈક તો બરને બહાર રિલેટિવ ઉપાય જે ગાય છે रियल વેઇબાય સુધારના છે બહાર રિલેટિવ ઉપાય બકરી હોય અને रियल વેઇબાય સુધારના નથી બહાર રિલેટિવ ઉપાય ફ્રી હોય અને रियल વેઇબાય સુધારના હતા બસ દિવાળી થી પદરે ફેર સરાતો કે ઉગડતો દોલ થી બદલ પર રિલેટિવ વેઇબાય પર रियल વેઇબાય આ બદલ ફેર થયા પછી બદલ પૂરી થાય જિંદગીમાં જેતમે તમે અમારું અમારું કહેલું જો પાડો તો એ નિરંતર ધમાધી રે ચાલશે આધી રાધી ઉપાધિ ની ભાઈ સમાધિ રહેશે નહીં પડે પડે ને હે નિરંતર સમાધિ રહેશે ગજરૂ છે એવું જ જોઈએ છે ને નિરંતર આનંદ ને શાંતિ છે ને એ કાયમ માટે સમાધિ રહેશે પણ અમારા કયા પ્રમાણે ચાલશે ધંધા તમારે સરસ ચાલશે ચાલે છે ને ધંધા તો મનુભી કરે મનુ બી કરે મનુ બી જુદો થયો એટલે શુદુ ભાઈ ગયું એટલે હવે ધંધો થયો સાત સુધી મનુ બી સારી રીતે સમજ નઈ તારે ગુલાબ નો છોડ ગાય દેખાય અને અંદર ની વાંખે સુધાર્થ ના દેખાય તમને આ વાંખે ગાય દેખાય બે હજાર બે માલ એક જ પ્રકાર નો અને પેકિંગ વેરાયટી જ મોટા મોટા મગરમાંગવાન સિદ્ધાર્થ વાગા હોય અને દેખાય ગધડું દેખાય તો કાકા પાથા આવે કેમ પાથા કાકા લગાડે રૂઆ કરા જેવું કરે તો ગદડું બધું પૂરું થયા સમજે આવશે કેમ ગધડું આ વખતે દેખાય આવે ગધેડું પાછો આવ્યો અક્ષીબંધ થયા મને એ ગધેડા સુધાર્થા એ પેલા સુદ્ધાર્થ ના ફોન કરે ત્યાં એક હપ્તા ગધેડ ના આપી દો અને બઉોઝેડ આ બધું પોતાનું બધું ગુગલ દુકાન છે મનુભી ઘર ચલાવતા હતા ને ઘર ચલાવતો મનુભી ચલાવતા હતા ને મનુભાઈ અને પછી ખોટ જાય તો આપડે કેમ છે રામ થઈ જાય તો ભગવાન લૂટ્યો કેટ જાય ત્યારે ભગવાન લૂટ્યો છે એવું બોલે આપડે ના બોલે બોલે મારા નાના દુકા હવે કોણ ચલાવ આ બધા હોય પેલો મજુરી ના કરતા હોય પેલો ચેઠ એ ના હોય બધા હરખા ચે ત્યાં ભગવાન ચલાવતા હોય ના ભેદ ના હોય એવું ના હોય ખરેખર ભગવાન ભગવાન જી માત્ર પ્રકાશ આપે છે અને પ્રકાશ થી આનંદ ઉત્પન્ન થાય જ્ઞાન જોવા જેને જ્ઞાન નું નામ લખાયું નઈ બીજા બધા ઉદ્યો બીજા જેવો ફરી આ જ્ઞાન નહી કોઈ દાડે આ ઘેરિકા ભાડું બે માણસ અઢા માણસ થઈને બે વીસ હજાર આવે તારે આ પાંચ ધરાવે તમને કઉ છું એક વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત ચંદ્ર તારા ને અનાધિકાસ વ્યવસ્થિત કોઈ પણ ન્યાય થાય બધું વ્યવસ્થિત શક્તિ બધું તમારું કરાવેલી છે વ્યવસ્થિત શક્તિ એ મનુબહેન પ્રેરણા કરશે મનુબેન ચાલશે અરે તમારે મનુભી શું કરે છે એ જોયા કરાવનુભી ઉપર દેખરે આપવાની શું કરે છે જોયા કરાવે બરોબર છે તમારું બીજું ગાતા જતા પરમાનંદી થયા એટલે તમારે જોવાનું બીજું કશું કરવાનું નહીં અને વ્યવસ્થિત શક્તિ એટલે એનું જણાય નહી છે માનુભાઈનું હવે એને તમારું કે ડબર નહીં હવે વ્યવસ્થિત શક્તિ એટલે શું કે મારી પાસે કાતનો પ્યારો હોય આવો અ લઈને જતો હોય અરે આમાં લપત થયો કામ કર્યો એટલે ફરી અને ભાગી ગયો કોને ભાગ્યો કહેવાય લોકો તો એવું કે બીજું કોઈ હતું કઈ મગર જ તોડ્યો અરે તોડે નઈ આપણે એ તોડતો છે આ વ્યવસ્થિત વ્યવસ્થિત કેમ પ્યારા ફોડે છે આપડા લોકો એક ડર કપડા લાવે ને કારખાનો કારખાનો ધંધા બધા નું કામ કુ છે તોડફાડ કરી સપ્લાય કરું કરું તો હું ના લાવું હા તો હા હા ભાડી જાય આપડે કેટલા વાક્ય થયા પાંચ વાક્ય આપવા માંગુ છું રિલેટી જતા જતા ગાય તકલીફ બધા સમજાવે આ જાગૃતિ વધી જશે એટલે એ યાદ રહેતી વધી જશે આનંદ સમાધિ નું કાન છે આ એક જ્ઞાન એક જ ઘરો જ્ઞાન દીધું કેટલું આખી ભવો અને એક બેગતા એ ભોગ થાય જયારે હોય ચિંતા થાય નહિ ચિંતા કોઈ જ અમારે કયા પ્રવાસ ચાલવાય છે એવો દાખલો પાસે બીજો દાખલો આપણે બેંકમાં બે હજાર રૂપિયા એક ગજામાં બસો રૂપિયા પડ્યા છે અને બીજા બે લીધા બીજા ગજા મૂક્યા જુદા ગજરામાં બે હજાર મૂક્યા એકમાં એકમાં બસો પડ્યા પછી આવતા હોય તો બોર્ડ વાંચ્યું કે દિવાળથી એટલે આપણે મનુભાઈ ને બધું દબાઈ છે રસ્તો ખરાબ છે તો ને એટલે ગધુ દબાવ્યું બેઠો થયા ગયા તક હિસાબ ચુપતે કર્યો આ વ્યવસ્થિત તમારે પેલાનો જે ગુનો છે તે ગુના નો હિસાબ પકડી ગયા એટલે તમારો હિસાબ ચુપતે કર્યો અરે પેલો જે ગુનેગાર નવો ગુનેગાર એ તો જયારે આપણા લોક તો બે ખોટ ખાય એક તો બે હજાર ગયા તે લે લખેલી ખોટ અને પાછી ઉપર કકડાટ આખો દાડો ઘરે ગય ઘરે ગયા આવતો ભવારે આ ભો બગાડે એક જ ફૂટ ખાતો લમણે લખી ખોટ ગઈ એટલે આપડે લોક પૂછે કે મને ભાઈ શું થયું કરો કે આઠવડે શું લઈ ગયો તારે આપડે કઈ ગધું દેખાય યા કપાયું કરું કે કશું હતું નહિ આ બધો હરી ભાઈ છે જો આજો આપડે એમ કઈ બે હજાર આપી દે થોડા ફરી એક વખત મસ્તું દાદા આપી દેતા મૂરખ હતો દાદા આવું એટલે હેરા કરતા મેરી દીધું પછી ઘેર વખતે રસ્તામાં ખોલીસ ગેતા આવે તો આપણે કહી દેવું કે જો અમારું ગજુ ભર્યું છે બે ગયા છે ન દી લો કાને ખાલી ખેજ નોંધાય બીજી ગભરાટ નહીં કરવાનો ખાલી વ્યવહાર શું કરે જઈએ ત્યારે મન બોલે ન તો તમે કહે છે વ્યવસ્થિત છે તો કાર્યક્રમ બાટો આપવા સેલું છું હવે આ બાજુ દાદા ના જ્ઞાન આપડે સાડા પડ્યા મન મંદ એટલે શું કરવાનું આપડે દોડે મન ઊે નહી આ મન નાખી છે દંજન કર્યા જ કરે એટલે પછી આપડે ઘરમાં જઈ અને કહેવાનું શીરો દૂધ નાખીએ ને ખુબ શીરો બનાવો અત્યારે રાઈસ બનાવો ભોજિયા બનાવો બીજું બધું બનાવો એટલે ઘરના કમાયા લાગ્યા કઈ ખબર ને ઘરના પોલીસ વાળો આવ્યો એવું કેમ શું છે શું થયું પૈસા વાપરી ખાતા રે આખી રાત હૃદય ગયો અને દાડું પીધો પૈસા ઘણા ઘરે વાપરી ગયા હતા કઈ વધ્યું છે એવું આપણે ક્યાં પૂછવું તકે આઠસો ને સાડી પચીસ રૂપિયા વધ્યા છે આઠસો ને એટલે આપણે ગયેલા આઠસો સાડી પચી લેવા દે હરી આઠસો ને આઠમા તો મૂકી દેવાની સાડી પચી હાથમાં છે એમાંથી પંદર પોલીસ વાળાને કહી દસ હવે ચા પાડી કરજો અને હાડ રહ્યા તે પોલીસ પેલા મારીને લઈ ટૂકી લઈ દીધી હજાર ને પછી શિકાર ના બોલે બિચાર ભાઈ છું થાય આ વ્યવસ્થિત વ્યવસ્થિત સીધી વ્યવસ્થિત શક્તિ આ કાર્ય કરી દે તમારું ચલા હું તો પછી બિતાડ્યા પગ ડુકતા હોય ને આપડે કેમ તમે ચલાવતા અરે ચડાવતો તો ચડાવતો હું બોલ ને હા અહંકાર ખોટો એટલે આ સાઈ ને આજ્ઞા થઈ અમુક બધા ઉઠળવાળા કેટલા